તો ક્રિએશન ની શરૂઆત થાય માત્ર આ બિગનીંગ નથી આજે નથી અનાજ એ આનંદ થયા કોઈ ક્રિએશન ની જરૂરત નથી આ બધું વિજ્ઞાન થી ઉભું થઈ છે વિજ્ઞાન થી દેખાય છે વિજ્ઞાન થી ઉભું છે અને ભગવાન તો તમારું ભરી નથી ભગવાન તો તમારું સૌ જ છે રાતે ભગવાન શું રીતે ભગવાન થી ખાનગી કરવા જાય છે રાતું છે વાનગી કરશે માટે વોપર તો કાય રાખ તો કાય રાખો ડીકર રાખી પુસ્કાર રાખવું કપટ ના કરવું હાથે બને કહું ના દે મારો સીક્રેસપન પુસ્કાર લી રાખે છે તો રાખે કે ડાક્ટર કે મારા છોકરા ને તમારા બે એનો પોતાનો એકલા ઈચ્છા નથી આવે અચ્છા એને સંજોગાણ આવે છે સંજોગ દબાણ એટલે બારના દબાણ ત્યાં છે એટલે કુદરત ની વ્યવસ્થા જ આવી છે કે સારું કરે તો સંસાર કેવાય નઈ કેવાયાર કેવાય બધા સારું કરેનારાકર નઈ અને માણ કે દુનિયામાં કુવર ને બદમાસ ભગવાન કર્યા ભગવાન ક્યાં ઉપર કર્યા આ તો એવું છે સુવર ની પહેલી જરૂર ત્યાર પછી શ્રીમંત બને છે એની જરૂર પેમેન્ટનેશન ની જરૂર પછી પહેલી ચોર બધા સ્વચ્છતા રહે સમાજ માં સ્વચ્છતા રહે સ્વતા કોણ રાખે ભગવાન માનુસે રાખવાનું ના કાળા બધા કરી નું ફરતો હું કે પછી મારી સ્વચ્છતા કરવા માટે કોઈ જોઈએ ને ભગવાન જાતે આવે તો પેલો ડાકું છે કાપી દે ચોર કાપી દે ડાકુ મારી લેજે હોય એટલે એ ગટરો છે અને આ જે દાવેસર સારા માણસો છે એ બધું પાણી આવે છે ચોખ્ખું પાણી અને જવા માટે ગટરો આ એ છે ગટરો ગટર ની જરૂર સેનિટેશન એટલે પેલી જરૂર કે સેનિટેશન છે તો બહુકારી છે સુરત ને એનો ઈચ્છાથી નહિ સુરત નું નિર્માણ જવું થોડી વ્યવસ્થા પણ મારો પ્રશ્ન આગળ એ જાય છે કે આત્મા તો સૌનો સમાન છે આકાશ તેજ વાયુને એ પણ કુદરત ના જે પ્રકૃતિના જે અંશ છે એમાં એ બધા પવિત્ર અંશ છે બધા બરોબર એનો સંયોગ થી એક માણસ માણસ દેહ ઘડાય છે એટલે ભગવાન હશે આની વાત છે જ્ઞાનદાયક માં તો છે એટલે મને કોઈ દોષિત દેખાય જ નહીં મંદિર તો જગત દેખાય અને ભગવાન ની નિર્દોષ છે બુ છે આ સમાજ સામાજિક ગ્રાહ્ય છે કે આ ખોટું ના સારું વ્યવસ્થા છે બીજો કાયદા પાડે બધા એના બધા ધર્મો જે બધા પાડે ધારો કે ધર્મો પાડે અને બિઝનેસ તો મગજબારી કરે છે કોઈ માણસ નું મોડું સરખું ના આવે છે એમ પ્રાકૃતિક ગુણ ને કારણે ના તો મોરું સરખું આવે તિક મુશ્કેલી ના ના પછી ધણી ખોવાઈ જાય બીજા પગે આપડે જોઈ જાય આપડે મુશ્કેલી ભી થાય ક્યાંક ના કુતરત ગયા બધું હા ક્યાંક મને ગયો માણસ પૂછ્યું અમેરિકામાં ધારા બધા જુદા જુદા છે તમે ભગવાન જો ભગવાન તો જમ્યા હોત નઈ ભગવાન જો આપતા હોત તો બધા એક દીધા પછી કાર્ય હોય એવા જ હોય ગુલાબના હોય એટલે જી માત્ર ની જે જગ્યા આવી રહ્યો છે તે જગ્યા બીજો ના આવી શકે અચ્છા એ સ્પેસ રિપ્લેસ નથી દાદા એક વસ્તુ વર્ગ જેવો લોક ની માન્યતા કે પુરાણો માં માન્યતા પુરાણો આપી છે એમાં ક્યાં સુધી તથ્ય છે બધું તથ્ય છે જેટલું પુરાણ પુરાણ આપ્યું છે એનાથી વધારે સત્ય છે હા જેમ સ્મૃતિઓ હોય આ મનુ સ્મૃતિ મને યાદ એટલું સારું એને હોઘર કેટલું ધાણ કેટલું કર્યું એમાં પુરાણ પુરાણ બધું કેવું છે રાશિ વધેલો માર્ગ કેવું એટલી લાભો ચાળો ના ઘણા કારણો એ બધા પૂરા જૂના થઈ રહ્યો ભગવાન મનુસ્મૃતિ પ્રાણ સ્મૃતિ શંકર ભાષ્ય ભાષ્ય ભાષ્ય મેં ચઢાયું કામ લાગશે ભાષ્ય બોલનાર નથી કામ લાગ્યું જીવાત્મા અણુ પરમાણુ એ બધું વિશ્લેષણ કર્યું પણ દર્શનકારો એ છે દર્શનકારો એ કોઈ સાક્ષાત્કાર કર્યો એવું એવું માનો છો દાદા તને સાક્ષાત્કાર નજીક માં છે બધા એકાકાર ના પડે છે હું એમ નથી મારું દર્શન છે આ સમગ્ર દર્શન છે શું છે સમગ્ર દર્શન હા એટલે મારું દર્શન બધા દર્શન અમાર સમા છે પણ જુદી દર્શન લઈ બેઠો મારે સમગ્ર નથી સમગ્ર એકાંતિ એટલે પોતાના એક આગ્રહ નહીં આ કરું એ સંપ્રદાય કેવાય એકાંતિક સંપ્રદાય અને સંપ્રદાય થી ઘણું આગળ જવું પડશે આ બધું જગત કરે છે મેં આપણે એ બધા પોતાના કહેલા ઉપર વળગી રહ્યા છે પોતાના કહેલા ઉપર વળગી રહ્યા હા સમગ્ર હોવું જોઈએ હું જે દરેક ને સત્ય લાગે સો સાચું એટલે નહીં शंकर्य दिग्विजय कर निकला बदाये आधा बहुत लोग बहुत लोग कुमारी भट्ट ने पे कुट्टे हाथ महा त्याग करो आत्महत्या कर गंगा स्नान कर अपने महोत्सव उज्वी ते जगदगुरु थे जगदगुला ते आखा आखा भारत में परिभ्रमण कर તમારો દિગ્વિજય થયો છે એટલે દિગ્વિજય નો મહોત્સવ ઉજવા માટે ત્યાં શંકરાચાર્ય બધા બ્રાહ્મણોએ કહ્યું તૈયાર કરીને ગંગા સ્નાન ગંગાના ઘાટ ઉપર ત્યાં સ્નાન યાદ કરીને એને બહુ નવાજવા ભગવાન અને દિગ્વિજય ડંકો વગાડવા બધું નક્કી કરેલું એટલે સવારના પૂર લોકો સવારી કાઢી એટલે ગંગા સ્નાન પેલું પેલું એનું દિનચર્યા પેલું હતું એટલે ત્યાં એક સોપજ ઝાડુ एक झाड़ू वालोरी चाली जाते बनारसा पी जाछ लटक एना पगलाई जाए क्यू जगदगुरु शंकराचार्य आया हूं दर्शन कर हजो ते समय करेड़ शंकराचार्य पाग्र दर्शन कराचार्य समय दर्शन कर हरिजन एन कान पकड़ाय तो एम क्यू जगदगुरु भगवान शंकराचार्य जो जगत गुरु तो ये जगत मू पु म कर ब्राह्मण जरा चीड़ा कहू के तेने अधिकारे तूर खेल अधिकार भगवान शंकराचार्य सवारीचार्यू जगतरा शरा शरा पूछवा दियो पति भगवान के आम के तो, मा आ, पुछु। पुछु। तो, तो आ, हल्की योनि जन्मेलो नीचा वरण जन्मेलो एटे दर्शन ना अधिकार नहीं हाँ હા પછી આગળ કે છો લોકો ત્યારે કે ભગવાન નું મારું મોડું નહીં દેખાડું પણ ભગવાન ગુણ ધર્મ પ્રમાણે માણસ જન્મ હોય તમે એમ જો માનતા હો તો હું રીતે જે રીતે જન્મો છું તો એ તમે જ જન્મા છો મારામાં પંચતત્વ છે એ તમારામાં છે તમારામાં પંચ તત્વ વધારે નથી તો મારા અને તમારા દેહના અને યોની ભેદ તમે કેવી રીતે પાડી શકો સારી વાત થી भाव क्या अद्वत सुधार शंकराचार्य एम क्या आत्मा थे मारा હું સોંપાત નથી અને હું તમને શંકરાચાર્ય શંકરાચાર્યુ કહેત ગયા પેલા જોડે ભાવ ના જૈતભા ભયંકર જૈતભાવ શું એટલે અદ્વૈત થી વાતો ખોટી કરી શુકાચ્ય દુકાનો સાહિત્ય વગર કમી જો છોકરાચાર બધી કસરત કરાઈ છે લોકો શું કરાય છે બહુ જ પ્રતરી દેવાનું હતું મારી ખતરી નથી આપણને મુસ્લિમ થતા બતાવે આપડે એને બતાવ્યું છે જે રીતે શંકરાચાર્ય બહુ કામ કર્યું ચાર મઠો સ્થાપી અને બૌદ્ધ ધર્મ કારણ કે હિન્દુ ધર્મ અને એક જૈન ધર્મ બંને આત્મા સરખી રીતે માને છે બંને આત્મા શું છે બંને સરખી રીતે માને છે બૌદ્ધ ધર્મ શું કે છે કે આત્મા ક્ષણિક છે કે છે પોતે બઉ સારું કામ પણ પ્રચાર નથી અદ્વૈત નો પ્રચાર નથી અદ્વૈત ની વાત નહીં નથી સારું દ્રષ્ણ જો ઉત્તમ હોય ને ઉત્તમ સારું કહેવાય એટલે અદ્વૈત દુકાનો ખાઈ ત્યાગરી પડવું જોઈએ શું ભાઈ પડવું જોઈએ સાફ કાકડી ઉતારી નાખે સાફ કાકડી ઉતારી નાખે કરવું પડે એનું નામ તિરસ્કાર ખાવી નહી એવું ત્યાગ કર્યો ને ગરપણ નો એટલે ગયું જો આવે તો એને ખીર પડે એનું શું કહે છે ત્યાગ કર્યો તરછોડવું છે તરછોડું છે તરછોડ્યું છે ત્યાગ નથી આ બધો તરફોડ કહેવાય કરી રહ્યા છે વિસર્જિત કરી નાખવું હે વિસર્જિત કરી નાખવું એ આપણા ખેડૂતો ત્યાગ નહીં ત્યાગ અહંકાર એમને પણ એક વસ્તુ છે વિસર્જિત થઈ જતી હોય આ મારે ચા સિગરેટ બી વચ્ચે મજબૂત થઈ જાય અને ત્યાં સુધી ટાળું લાગે બાબત માં કચી કંટાળે એ બધી આવા જાય છે ई दई करे तार अभिप्राय अभिप्राय जुड़ी जवा ना अज्ञानता फर फर फर से फरी फरी फरी बंदी जाए अभिप्राय फरज तो है शुभ अभिप्राय फरज अभिप्राय फरियो त्यारू करे પછી રિએક્શન એટલું જ રહ્યું છે અભિપ્રાય કર્યો ત્યારથી મને હજારો માણસ ની વચ્ચે કોઈ માણસ કે શાની બધી બધી વાતો કરો છો હું નથી હવે મારા અભિપ્રાય છૂટી ગયો છે હું જાણું છું એને આયુષથી જાય શું થઇ જાય હું તમને હજારો માણસ રૂપિયા કહું દીડી ખરાબ વસ્તુ છે ને મને ખોટું છે મને હું છોડી દેવા માંગુ છું બદલો માન હશે હા અહમ ના ગવાય ખરા એક્શન આપે છે આ જ્ઞાન ઇટાકાર થઈ ગયેલું ચિત્તે ચિત્ત એટલે શું આપડે લોકો ચિત્ત ને પૂરેપૂરું સમસ્યા નથી આંતરસુજ એને સિદ્ધ જુદી છે સુજ તો આંતર ભૂમિકા કઈ છે એટલે હું સમજાવું ચિત્ત મન અને આત્માની વચ્ચે આવરાયો છે તે ભાગ ચિત્ત છે આત્મા આત્મા છે જે આવરેલો ભાગ છે એને ચિત્ત છે હું આવરેલો ભાગ કાઢી નાખું છું એટલે ચિત્તે શુદ્ધ થાય છે એટલે આત્માને એકાથી જાય છે આવરેલો ક્યાં સુધી પણ દાદા એ વખતે લાગે તું જુદા જુદા શું ગાતો ગમહી બોલે હું જ છું આપડે મહત્મા હું જ છું છું બ્રહ્મા નહિ આમ પ્રમાય નહિ એ તો ગાર્બન છે મેદ છે આમ પ્રમાણ હતો છું આ બધું છું આ બધા સ્વરૂપે હું જ છું એ વખતે સ્થિતિ કેવી લાગતી તમને સંસ્કાર માં બહુ આનંદ ની સ્થિતિ પણ આ વિશ્વ સ્થિતિ એના પોતાના અવસ્થા ને દૂરો છે માટે દુઃખ છે તમે તમારા તમારા તે મને હાલ નથી હું તો અત્યૂપ જ થઈ ગયો હતો આખું ભગવાન સ્વરૂપ જ થઇ ગયું કરતા કોણ કરનારું બધું એકાકાર મને ખબર પડી ગઈ કે આગત છે આ વસ્તુ જુદાઈ હતી પછી એ થઈ રહ્યા પછી આ બધું જુદું દેખાય બધું કરનાર કોણ કોણ છે આ બધું કશું દેખાય મને અહંકાર દર્શન થઇ ગયું કે કરનાર કોણ હું કોણ આ કોણ તે કોણ બધું આવી ગયું શું અમારા જ્ઞાન અમારે કુતરા માં આત્મા દેખાય એટલે કુતરાતરસ્કાર ના હોય તો પછી આના અધિકારી કોઈને એની અધિકારી બોલાય તિરસ્કાર છે મનુષ્ય તિરસ્કાર એ કોઈ પણ તિરસ્કાર છે એ અદ્વૈત ને નથી જો તિરસ્કાર છે તો અદ્વૈતતા કહેવાય ને લોકો ને સમજાતું નથીલમપોલ એ તો એક માયા છે ત્યાં ત્યાં અમદાવાદ માં દક્ષિણ છે ને દક્ષિણ પ્રિન્સિપાલ કહ્યુંંકરાચાર્ય બધા કસરત કરે મારી નાખ્યા ખાલી તપ કરો ત્યાગ કરો કરો પૂજા ને અર્ચન પૂજા અર્ચન ધ્યાન ને હા આપડી કસરતો જ છે હા મારી નાખેલું પેલું કશું કોઈ શાંતિ પામ્યા નથી અશાંતિ નથી ચાર જગતગુરુ ગયા ત્યાં આગળ બે ચાર વેરો ઉઘરાઈ જતા હતા બે પાંચ પાંચ પાંચ સાત રૂપિયા ગામ માં જાય છે આખો ગામમાં ગયા ગામ માંથી દીકટ તો કોઈ ભેગી થઈ આપવા આવ્યું નઈ એટલે ગામમાં બહાર બઉ બારો દીધી ભગવાન જગતગુરુ આખું ગામ હિન્દુ મુસલમાન બધા હિન્દુ મુસલમાન બધા મચા રોડ ફોટ જાય બધા પાંચ માં ઉભી જાય એટલે હમણાં આવતા ઉભી રાખવી પડી ના કહ્યું તું મેં કાલે ઉભી ના રાખશો મહેરબાની ઘરમાં ઉભી રાખવી પડે તો બધા દર્શન આપી ભાવ છે બધું તૈયાર છે શું ક ભેદ હોય ભગવાન હોય શકે પછી ક્રાઇસે પડેલો હોય કે શંકરાચાર્ય પડેલો હૈગમ્બર ને પાડેલો ભેદ હોય તો ભગવાન ના હોય ભેદ ભગવાન હોય લોકો ખોટું લાગે છે કારણ લોકોને સમજાય ને દુઃખી થાય બિચારા હે સમજાય આ છે તે જીયા છે કે જીયા નો પિત્રો હરાવાની અમે તો એટલા માટે હારી ને જ બેઠા છીએ શું છે હારી જ બેઠા છીએ જે કોઈ હરાવ્યા તો હું કઈ દઉં હું હારી ને બેઠેલો છું સવારે જેટલો બધું વધારા કોઈ હરાવ નથી આવ્યો માવું કધ્યું નથી કે આવે એવી સત્પુરુષ ને હાર માં વિજય છે વિજય નથી સત્પુરુષ નો સત્પુરુષ ની હાર માં વિજય છે બરોબર અને અસત પુરુષ અને તમારો વિજય શાસ્વક છે એટલે હું તમારી પાસે હારી ને તલવાર મૂકીને પણ વિજય પાણીમાં છું કુદરત કુદરતી કેવી વ્યવસ્થા છે આ એક જ દરે બધા સમગ્ર કે ભાઈ આડા પાંચ વાગે બધા એક સાથે વાપરી રહ્યા છે એક જ વા ની ને બધા સાંભળી રહ્યા છે બધું સમાન છે વાપરવાનું સમાન છે પણ અનુકૂળતા કે ત્યાં સાચી જુદું જુદું હશે જેવી કેમ કે જુદું ગણાવતા છે સમજાય ને ફોડું જાય અરે ઘરે કારણ કે આપડે બધું બીજા ને ધણી તરીકે લઈ ગઈ કરીએ આપડે કહેવાય ને એટલે ભિન્નતા એ આખું પરમ તત્વ લીલા છે ભિન્નતા એ પરમ તત્વ લીલા છે ભિન્નતા છે એમાં પરમ તત્વ લીલા છે સંતોનું અને જ્ઞાની કામ છે અભિન્નતા કરવી એ જ મુખ્ય વસ્તુતા તો છે એમાં અભિન્નતા દર્શન કરાવવું એ ભિન્નતા એ ભેદ બુદ્ધિ ના છે ભેદબુ બરા બે આખી બી એકતા આપડે ભેય નથી કરી એકતાની મૂર્તિ લાગે બે જણ જો ઘર માં રહીએ બધી છે મારું જુદું સારું જુદું મારું જુદું સારું જુદું આમ બહાર લટ્યું કદી અભેદતા દેખાડે व्यवहार आध्यात्म बाबत धर्म बाबत आप एवं न कर सको कि दर वक्त दर बे महीने त्र महीने चार महीने एवं एक परिसंवाद परिसंवाद आट दाम्पत्य जीवन विषयत्म ऊंडे जवान एक परिसंवाद हो विषय चर्चा दरक मनसो एम नहीं परिसंवाद्जेक्ट दाखला तरीके लगे हजारों આ જે લિમિત છે શું છે લિમિત છે અને તે જગત આખું કુટુંબ છે રેવાયું શું કયું આખું આખું બધું જ્ઞાન છે બધું આ જ્ઞાન બી છે આ બધું ઊંઘુ જ્ઞાન છે એટલે એની સમજ ની અને વ્યવહારની બંને ભ્રાંતિયો છે બંને પ્રાંતિયો છે એટલે આ આખું કુટું ફેરવા આવ્યા છે નિમિત્તભાઈ આખું કુટું ફેરવ્યું છે જો કોઈ હેલ્પ નથી કરી નિરાતે કવિ ગાબા દીધો બધાના શાસ્ત્રો પહેરા પેસા ના દેખા નાસ્ત્ર કારણ કે શાસ્ત્રો શાસ્ત્રો એ રક્ષક છે શાસ્ત્રો તો એ જ છે રક્ષક વાડ છે આ બધું કવિ બધા પહેરી શાસ્ત્રો સીધા સીધા પાડ્યા દરેક જે આવ્યો એને આંગળી કરીને દરેક આપડું ભદ્રવા જેવું છે શું છે એમ તો કૃષ્ણમૂર્તિ ના પ્રવચનો એક્સેલન્ટ લાગ્યા મને કૃષ્ણમૂર્તિ ના પ્રવચનો બધા સાંભળાવે છે પોતાની બુદ્ધિ અને માણસ જાય છે એક ગામ માં હોય પહેલવાન સમજ્યા એ પહેલવાની કરી જાણે સમજ્યા ના આ બેઠેલો માણસ ને વિચારતા ખરી મુકે એક માણસ ધર્મ પહેતા માણસો પ્રવેશ ના કરનારા માણસ કર્યા છે એ માણસ સત્ય થાય બાબા આવ માણસ છે બહુ અંગત માણસ છે એની સાથે બેસનારો માણસ चर्चा करतीवरे कहू नु जेने के ऊपर कहू कोसड़ी देखिए अमी क्या करें बस मैं आम कर मूर्ति आई जाए બીજા થી ના બને નમસમત્કાર કેવાય અને પોતાથી બને તે બીજા ને શીખવાડતા આવડે એનું નામ વિજ્ઞાન કેવાય શું કયું વિજ્ઞાન એટલે આ બધા જે ચમત્કાર છે विज्ञान अजाण हो चमत्कार दे देव साधे तो, देव ने। तो पे दे शु करे पुता घर न बनाई जगह नही भी उठाने आगे मुख्य आपे नव बनावे नही कही રાખવાડી શું કામ રાખવાની જરૂર નથી આપડે ત્યારે ઘડિયાળ નથી આ બુદ્ધિ નું મૂર્ખ બનાવું છું લોકોને મને એમનું પુસ્તક આપ્યું કોક કાઈ મને કે તમેનો ચમત્કાર જોયો નથી એટલે સਿੱਧ પુરુષ છે તમે આવા તમારી ગલીમાં જોયા નહી હોય એટલે આને આમ ટોપડી આપી એ ટોપડી મને કે ધન્યમા સરખી ભાઈ લાવે અને કીધું કાન્વર ભાઈને આપો કે હા માહર તો વિદાય થાય એટલે એટલે એટલે રામાજી પરમ પ્રગટ પોતાનો દૂત તરત એ વિચાર પડી જાય આઈ જંગ શું છે મારે સમજવું છે એમાંથી મારે પ્રાપ્ત કરવું હોય તો કેવી રીતે પ્રાપ્ત કરવું એ પૂછવા આવ્યા શું પ્રાપ્ત કરવું આત્માની ઉન્નતિ માટે આત્માની ઉન્નતિ માટે શું કરવું ઉન્નતિ માટે સુમારો છોટવું જ જોઈએ ને ત્યાં ત્યાં નહીં મળે ભલે ના મળે ભલે ના મળે નહીં મળે ત્યાં જે હોય તે છોટવું છે આવે પણ છેલ્લે તો મોક્ષ મોક્ષ માર્ગ માટે જ આપડે એની પ્રાપ્તિ માટે કરવું જોઈએ ને કંટાળો નાળ નો અધિકાર છે જેવું લાગે છે આપતો નથી ખબર પડે છે હવે સુધી મહેરાવો ભાઈ લાગે ખરો બધું જે છે ભય લાગે છે ભાઈ નથી લાગતો એ તો યાદ ન હોય ને નથી પડ્યો નસેજ કર્યો નથી થાય છે જે સંઘાટ થઈ રહ્યું છે આગળ નો સુખ ભોગવવું તો શું કાઢવું આગળ જમતો નથી રસ્તો તો કાઢવું એટલે કઈ રસ્તો તો કાઢવો પડે ને કે રસ્તો કાઢવો સાચું નથી સાચું નથી આ દુઃખ સાચું નથી અંદર કોઈ આવેદે છે સમજવાની વાત છે સમજવાની વાત છે એમ આપવાની વાત નહી નાની જ વાત છે ને એલા દે મુકું ભાઈ મુકું ભાઈ સરે ગર માં મુકું દેજો દોરું હિન્દાવાલા તો આપણો દુકાન મેં તો વાત આગળ દે પ્રોગ્રામ જોરા દે એમ હર રોજ મત દે મરી નઈ ગયો હયાત હશે એમ એને આઈફોડ આવું નઈ બનાવ્યું છે અને જેનું બિગિનિંગ થાય એનું એન્ડ આવે એ વાત ના અનંત છે એને કોઈ આવે બનાર હોય તો બિગનિંગ થયું કેવાય બનાવનાર કોઈ છે નહીં એસ્ટ